આવ્યો ગયેલો અવાજ કર્યો નહી કોઈ ને પેલા દિવસ ના પડે ભગવાન પતું હા મરું મળી જ જાય ઠીક છે ભાઈ કશું હું ચમત્કાર કરતો નઈ બધા આમ છા હું છીએ અમે કીજા ના થઈ જાય નિમિત્ત હોય એટલું થઈ જાય મારું કેમ નહીત હોય અન ના હોય સંદાસ શક્તિ નહિ કોઈ ને કૃષ્ણ ભગવાન તીર તો હવે નહીં હવેલું ને આ પુરુષ પછી બોલતા રહી અને આગળ નઈ એ જ અનુભવ તેજ તે આગળ નઈ હા જે બીજા અનુભવ લોકો ને અનુભવાતીત થાય છે એ તો વચના અનુભવ એટલે અનુભવ અનુભવાતીતમાં છે હા એટલે અનુભવ પછી આગત કે છે ને અનુભવ અતિત શબ્દ જ ના હોય જે અનુભવ થયા સુરત થી અનુભવ અતિજ થઈ ગયો અતિજ થઈ ગયું તો લોકો ને ઘર ખાવા છે પછી ખાઈ જાય એ લોકો લાભ ઉઠાવે મેં ચોખ્ખા કર્યા સંતો હા સમજે નહીં વિજ્ઞાન શું છે મને એક અમદાવાદ ડીએસપી કે છે હા પગ દાદા તમે કોનો લઈ લીધો કેસે આ તમે ભણેલા મારે વર્ષ થયું કહે તમે કાયા હું કમારો જ હિસાબ આ ચુપ્ત થયો કોઈ નો હું લાવું ને એને લઈ જાય ને હું એટલું કોઈ ખરો જો તારી શ્રદ્ધામાં છે તો તને પાછું નહીં યાદ નહી કરું શક્તિ હોય ને એ દેવાની શક્તિ હોય શું હોય તો સંદાસન શક્તિ કોઈ માં એવો જન્મ્યો નથી કૃષ્ણ ને સંદાસ શક્તિ નથી અટકી પાકી પાકી પડે શું આવું ચોખ્ખું કોઈ બોલે એમાં આપણે બે બે ગાળો હોય ને કાર જોવા જેવી હોય કેવી હોય જયારે અપમાન બે ગાળો હોય ને તો આપડે કઈ સાહેબ તમે દુખ લઈ લેતા હાથે દુખ નઈ લઈ લેતા મોટા હિમાલય દેખાવું છે સંતો ને બધા માટી માં પથરાયેલી નહિ થવું એવું હોય કે ભગવાન ના આપડા એના એ થઈ આ દુનિયાનો જાનવર જે લઘુ થયો ને દુનિયામાં તે ઊંચે જવાનું કોણ થવાનું લઘુ હા તો અમે લઘુત્તમ થયેલા તહેવારમાં અમે લઘુત્તમ અમારા શું નાનો કોઈ નહિ અને આ ગુરુ થં ગયા ને એ બધા પાડા મેં ધોયા હું એવું બદન મારી ખાધું કરી ખાધું તો લોકોના ખેતરમાં ફરી ખાઈ ને અહીંયા અરે ફરી ખાધું શું કહે છે ન્યાય છોડે એવું નથી घना सतो कह एक ही आठ स्वरूप करो एवं कहते हैं एक आठ स्वरूप करू ना मुड़े आठ स्वरूप रात आठ स्वरूप रूपा दिखाई મોટા રહેવા શું છે તો આ જોવા ટિકિટો ઘૂટે છે નથી એ વાત કઈ જતો બાર ઊંઝડીઓ પડી ગયો ને આપડે કાગળ લઈ જાય જવા ના તૈયાર થાય બધું એક માણસ મને મળ્યો અમદાવાદ સુરત માં દાદાજી મને મારા ગુરુ કહ્યું છે તને કેદન મેદાન કરી નાખી જો ચાળી હજાર રૂપિયા નહી આપી દઉં તો તને ખેદાન કઈ નાખી દાહા ચીઠી ગુરુ કઉ છુ શું કેવાય બારવાટીયા કેવાય બારવાટીયા કેવાય આવું આપે સમાલેટીઓ કેવાય ને આપ્યું નથી ને તરફી ગુરુ માં હવા લાગતો આપ્યા કે પૂછતો તેને વિચાર તાપી પછી ના કર્યા આવું વિધિ પૂર્વક કરવું પડે શું કરવું પડે વિધિ પૂર્વક ના કરાયું પૂછીએ મળી આવે નું નામ ના મનમાં વિચાર ખરાબ ના કરી એમ નામ જ નહી એ બાજુ આપડે તા જોડીએ તો જેટલું નીચો આવે એટલું નીચરા પછી ના નીકળે પત્ર નાખી દે પાદુકા પાદુકાે છે મહાન અવધૂતો અને મોટા સિદ્ધ પુરુષો એના થી શું એમ પરંપરા શું ફાયદો એમ ના કરે પૂજન પાદુકા પૂજન કરાવે છે ને એવું છે પાદુકા પૂજન તો અમારી કરે છે હંકાર છે માલિક છે દેહ નો તો હવે એ લોકો લઈ પડ્યા લોકો ના મોટા હોય તો આમ કહ્યું જ પડે છાપવાનું મૂક્યું મુક્ત પૂરી ના બે કગલા આકાર નો વચ્ચે જે આમ ઘડો મૂક્યો હોય ને એવું દેખાય મુક્ત હાથમાં લક્ષણ નાય નહીં પણ એવું હોય મુક્ત જાવે ત્યાં કઈ ખોટા બધા એક નતા ટાટા હતા જોવાણવાનું ક્યાંથી લાવે જોવાણવાનું એ કઈ પહેલી વસ્તુ નહિ હેરંડો પ્રધાન થઈ ગયે શું થાય ઉજ્જ ગામ માં હેરં પ્રધાન આપડે તો મોટા મોટા મોટા મોટા લીમડા હોય તો પ્રધાન નહિ ગણાતા આથી મોટા લોકો ગયા છે શું કયું એનું તો હડવાથી સુખ થઇ જાય તો એમને સુખ થઇ જાય શું અને પેલો જાતે દુઃખી હોય તે આપણને દુઃખી કરે છે એવું પદાર થાય લાભ કેમ નિક નાંકાર નથી નાખે કઈ સહજ ભાવ સહજ ભાવ શાંત થતી નથી તો એના સિવાય બીજો કોઈ ઉપાય ખાસ એવું હોય ઇન્દ્રિયો તો બિચારી ભોગ ભગવાને કેવી રીતે ભોગવ્યા કરે છે જીભ માં બરકત હોય ને એ તો એની આપડે કઈ વસ્તુ કેરકત હોય તો ઉમર ગી થઈ રહી જીભમાં બરકત ના હોય ના બરકત હોય તો બરકત જરા ઓછી થઈ રહી હોય ગઢ પણ લઈને તો ના કયા છે જો એન્દ્રિયો તો બિચારી એમને મો થઇ જાય છે ઉંમર થાય એટલે જો એ વિષય મોયા ના થાય છે જે મોડા ને તે વિષય છે આ ઇન્દ્રિયો વિષય નથી પાડ્યા ને વાઘે પખાડી ને ડોમ દેશે વાંક પાડ્યા નો અને દેશે પખાડી ને દોમ દુઃખે મારે હંમેશા વાંચરો બની ને સારું આખું છે નહીં ચોર છે વિષયો માંથી વાળવા માટે જ્ઞાન મહત્વની વસ્તુ છે એમ ને વિષયો વાળવા માટે બધા વિષયો છૂટી જવા માટે જ્ઞાન જ છે અજ્ઞાન થી જ વિષયો વરિયા અજ્ઞાન છે હા ગમે તાળા બંધ ના થાય વિષય બંધ થાય જ્ઞાન થી બધું જ આપડે આ બધા બ્રહ્મચારીઓ વિચાર હતો ને આ આ બધા બ્રહ્મચારીઓ વિચાર હતો ને આ સ્થિતિ માં પોઈઝન છે એવું જો આપણને જ્ઞાન હોય અને પછી પી જઈએ તો એ ક્રિયા વગર નું જ્ઞાન કેવાય જ્ઞાન વગર ની ક્રિયાત બધું જ્ઞાન વગર ની ક્રિયા કરી છે સંતો સંતો ની જરૂર છે કારણ કે સંતો ના હોય તો આ બાર માં ને પેલું ધોરણ બીજું ધોરણ પાંચ ધોરણ પણ ચલાવે તેની જરૂર છે જ્ઞાન એની જરૂર છે છીટકારે છેલ્લા ટ્રેન બધું જરૂર છે નથી કઈ સંતો આખું આવરી લેશે કે અમારા બાપ નું કેમ એને ઉજળી જ લેશે મે કેટલાક સંતો ઉજળી ખાઈ જાય ભક્તિનાંભત છે ભાવ જમાડો તે ભક્તિ એ દંભાવી એટલે નિષ્ઠા ભાવ છે કેવું નિષ્ઠા હા તો આપણા સંતો નિરાતે બાર બોલ માં એક હજાર આઠ પણ નિરા માસ્ટરો કેવા ડા હોય કેટલા કંટ્રોલ વાળા હોય નિયમ વાળા હોય લડ્બે કિસા પ્રીતિ બાંધી ને એક હજાર ગયા ઘણા લોકો દાદા આશીર્વાદ માંગે છે આમ કરી ને અને પેલા આશીર્વાદ આપે છે એમાં કઈ તથું ચોખ્ખો માણસ હે ની હા દાદા ત્યાર વિષય નાખવાય પૈસા ના હોય માનતા હોય પણ વિષય ના મુખ્ય સ્ત્રી નો વિષય વિચાર ના આપવો જોઈએ હા તો પવિત્ર પુરુષ કહેવાય અને લક્ષ્મી તમે લક્ષ્મી માં લક્ષ્મી ના માસતા હોય મારે શ્યાલ લાયેલું સારું મંદિરો અને એક એક થી લોકો પેલા કમારૂ અમારું મોટું છે પણ એટલું કઈ કાર્ય કરે છે તો આપણને એના છે બાકી એ લખે કે ભ્રમ સ્વરૂપ છે એ તો પેલો ભ્રમ શું મોટા પોતાના ફોટા પાડાવે છે પછી આગળ પાછું આમ ગોળ મોડા ચારે બાજુ આમ લાઈટ જેમ નીકળતું હોય એવા ફોટા પડાવે છે એમાં શું તથ્ય દરેક ને અને તેમાંય સંતો નું વજન સારું હોય તો તે ચોખા માણસ હોય તો તે સફેદ ના હોય સફેદ તો દેહ ના બાળીક ના વેચાણ છે તે આપડે ચંપા નો ફૂલ હોય છે ને મિશ્ર આપડા જુદા જુદા રંગનો હોય તો પછી આત્મા નો ફોટો આવે ને આત્મા ફોટો જો પાડે તો સફેદ જ આવે ને અજવાયું છે પ્રકાશ છે પણ આવું અજવાયું ને આ જડ અજવાળું છે કેવું છે જડ અને એ તો પ્રકાશ છે એ વાત જમ્માડ પ્રકાશ છે બધા દેખાય છે એ પોતાને પોતે પોતાને જુએ અને બીજા ને જુએ ભગવાન કેવાય પરમાત્મા કેવાય આત્માચીત એવો શબ્દ ખરો એવું હોય છે આત્મા થાય તેના જ પછી અતિત નહી એમની ભાષામાં ભગવાન જુદા જ હોય નાની તો જ હોય હું જઉં છું ત્યાં ધ્યાન કર્યું તું બીજા ને શું લેવા દે કશું લેવાના તે તો ગુનેગાર કેવાય ગ્રહણ કર્યું ગુનો તારો છે અને પછી કઈ બતાવે છે કે મેં છોડ્યું ગ્રહણ કર્યું મેં છોડ્યું કે પછી મેં મારા ને કઈ તો ગ્રહણ કર્યું બીજા શું લેવા દે તમે તો ક્યાં સુવા જ છો ને મુક્ત દાદા એવું નઈ આ પ્રસાદ નો બહુ આનંદ આવે છે नी जी छे, ने खाट ने आम थे सत्संग प्रत्ये ना एट्लो बो आग्रह खे ग એકદમ વિશાળ ના આ ખેંચ આવે તો આ કેસ જુએ ને શશીરા ખેંચ વાણી ની ખેંચ એ બધું ને બીજા સંઘ આ સંઘ ને ખેંચવાય ને પેલા ની વાય નહીં બધા મમતા ઉઠાઈ જાય મમતા બે પછી આ મમતા બે હોય છે નથી આવતી ઊંઘ આવતી નથી અમુક વખતે આમ રિયલ રિલેટિવ રિયલ રિલેટીવ બઉ સરસ રહે છે અમુક વખતે પણ જતું રહે છે તો એવું નિરંતર રે શું રે રિયલ રિલેટીવ આમ મોટે ભાગે તો ઘણી વખત રે છે એતો એવું છે ને ઘણા કાળ નો અવળો અભ્યાસ એટલે થયા કરે પછી આપડે અવળો અભ્યાસ અનંત આપડે તો નિશ્ચય બરોબર રાખો કે મારે આ નિશ્ચય આમ જ કરવું એટલે જવા છે તમારો શું નિશ્ચય છે મુખ્ય જવાનો બી કઈ નઈ ચંદ્રઘાને અને એનો હિસાબ હશે તો મારશે પાછળ હશે તો એ નિમિત્ત ઉપકારી છે એ નિમિત ઉપકારી છે આપડે માર ખાઈ ને મોક્ષો જવું છે नवीन पूछेरिटी हो सीटी निश्चय सींसियरिटी होता नींसियरिटी कई नहीं શું વસ્તુ જાણીએ નિશ્ચય નિશય ભાઈ સિંચાઈ હોય બધું બનતું છે તો બે ચાર હજાર નિશ્ચય હોય क्या भाग <laughs> <laughs> સમય છે બીજે બીજા પરિબળો જશે કે બીજા વિરોધી પરિબળ છે ને બધા વિરોધી પરિબળો માં કયા કયા આવે ખાસ વિરોધી પરિબળો કયા પ્રકારના એ વખતે જે અનુભવ રહ્યો હતો એટલું બધું છૂટાપણો રહેલું એવું છૂટાપણો કાયમ નથી રહેતું પણ મારી કહી આવું તારા આજ્ઞા આપો એવી રીતે ઉપર જઈને ચંદ્રકાંડ ને ખપકારવાની આજ્ઞા આપો હું એ બધું કાંતિ બધા ચાખા માર્યા છે કાંતિભાઈ ને ખપકારો બરાબર તું ફસાવનારો શું જ છું નાલાયક છું તને છોડી જ આવે તારો વિશ્વાસ કરવા લાયક નથી તું વિશ્વાસ ઘાતી છું ત્યાં મને રખડાયો છે હું હતું બેઠા ભાઈ હા એ જુદો પડી ગયો પછી દાદા આપણે એટલે પછી આપણે બધ કર્યું કરતા દાદાની આજ્ઞા લઈને કરવાનું આજ્ઞા નહીં કરવાનું એક કલાક ચાલી કયું આજ્ઞા નીકળું હા હા ભાગ ના આપજો એક દિવસ માંડે છે ના માગતો એને જ વિશ્વાસઘાત કર્યો દાદા ની આજ્ઞામાં આવી એક દિવસે આજ્ઞા માગી લો ના કોઈએ કોઈ પણ ધર્મ ની અંદર આ ફાઇલ નંબર એક એના પર કોઈ ધ્યાન નથી હાલ્યું એની જાળવણી છે બધી એની જાળવણી છે ને એનું જક્ષ એને થોડાક આપ ગળા થઈ ગયા છે આત્મા અનુભવ જોકે છે આત્માનુભવ શું છે એટલો કરતા આત્મા અનુભવ અમારું પહેલેથી જ્ઞાન થયેલું મુકાવડા આપડે પામાડવા સાથે કોમ છે ને આ નવું કલમ બધા તમામ શાસ્ત્રો આઈ ગયા તમામ શાસ્ત્રો નો સાર છે સર્વ દુઃખો થી મુક્ત થવાનો માર્ગ છે એટલે બધા ખાસ કરીને નટુ બે દબાણ કર્યું કરતા હોય થોડું મુકાવ મુક્ત કરવું પડે અમારે માથે માથે કોઈ નઈ માથે હું હોઉં એટલે વાંધો નહીં માથે કોઈ શું કરવું એટલે બધું અમારી પાસે આ બધું સહજ થઈ ગયું એટલે અમારે તો શરૂઆત કરવું જોઈએ નવ કલમો એટલું નવકલ આપડે ત્રિમંત્ર કલ્યાણ થઈ જાય કારણ કે સંસારમાં રહેવું છે અને સન્યાસ મંત્ર તેને સંસાર જોયે લેવા દેવા ને હોય ત્યાગી જીવન હોય તેને માટે રેવા જોઈએ રોજે રોજ જોયા લક્ષ્મીજી બે હાર્યો એકલા કે જોયા લક્ષ્મીજી હોય ને એટલે ઢેરો નાચી રહેવા जा कहू जाए न જાણું એનું નામ જ્ઞાન કરવું એનું નામ ક્રિયા શું કરવું નામ ક્રિયા જ્ઞાન કપાવ પછી લોકો શું કે જ્વાણી એ બધું પણ થતું નથી અરે નહી કરવાનું નથી કોઈ કરવા લોકો મને કવ કલમો કરવાની ન એ કરે તો ભગવાન થઈ એ તો તારી વાણી છે શક્તિ આવી જશે મહાવીર ભગવાન એ કરવાનું ના કહ્યું જાણો કે સમજો જા નહી સમજવા જાણેલું સમજો કે સમજો સમજ્યા પછી પ્રતિથી બેસે પ્રતિથી બેસે એકદમ જાણે પ્રતિથી ના બે સમજાવી છે ચિંતા ના થાય ઇપાદી ના થાય કેવી અને શુક્ર ત્યાં છે અવર્ણવાસ કયું છે ને અંદર અવર્ણવાસ અવર્ણવાદ એટલે એનો નિંદા નિંદા કહીએ છીએ ને એ હલકા પ્રકાર ની કહેવાય હમણવાદ એ થી ઊંચો ગણાય જોખમ છે એ ઊંચા પ્રકારની આઘાત ના લાગે હમણવાદ બોલે આઘાત લાગે નિંદા આઘાત ના લાગે એ સમજવાની જરૂર છે બધું આપડા મનમાં નક્કી થઇ ગયું કે આવું ના હોવું જોઈએ બસ અભિપ્રાય બદલિ ભાષા એટલે શું સંતિલી ભાષા જેને જે બઉ નિકટ સંબંધ હોય ને અને બઉ ચીકણી ફાવેલો હોય ત્યાં સંતિલી નીકળે તો એટલે તંતીલી ભાષા તંતીલ નીકળે પેલો સમજી જાય એવું એવું બોલે જો તંતિલી નીકળે ને તો સમાધાન ના થાય તંતીલી ભાષા બંધ થાય તાર સમાધાન થાય ને સમાધાન ના થાય મૃદુ ને રુજુ રુજુ એટલે સરળ વાણી સરળ સરળ રુજુ એટલે સરળ મૃદુ એટલે નમ્ર વાણી મૃદુ માર્દવતા મૃદુ એ માર માર્દવતા કહેવાય અને રુજુ એ સરળતા કહેવાય મૃદુ રુદુ વાણી બોલવાની વ્યક્તિ ઓમ નમો ભગવતે વાસુદેવાયું એનો ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવ પ્રતિવાસુદેવ એ બધા તેસઠ સલાહકાર પુરુષ હોય ભગવાન નક્કી કરેલા હોય તેસઠ સલાહકાર પુરુષ તેમજ ચોવીસ તીર્થંકરો હોય બાર ચક્રવર્તી હોય ચોવીસ ને બાર છત્રી નવ વાસુદેવ હોય કૃષ્ણ ભગવાન જેવા નવ પ્રતિ વાસુદેવ રાવણ જેવા અને નવ બળભદ્ર બળરામ જેવા રામ જેવા એ નવ બળરામ એ ત્યાં થયા ત્યાં નમો ભગવતે વાસુદેવ આમાં ચક્રવર્તી અરે રામના સિવાય ચોવીસ ડિસેમ્બર સિવાય અને ચક્રવર્તી સિવાય આ જે હત્યા છે વાસુદેવ કહેવાય નમો ભગવતે વાસુદેવાય એટલે વાસુદેવ ભગવાન થોડા વખત કલ્યાણ સ્વરૂપ જે થયેલા છે આજે કલ્યાણ સ્વરૂપ નથી તીર્થંકર થયા નથી તીર્થંકર થયા અને નથી જ્ઞાન થયા કલ્યાણ સ્વરૂપ એટલે જ્ઞાન જા બધું બોલી શકાય નહી બોલે તો જ્ઞાની કેવાય કલ્યાણ સ્વરૂપ થયેલા હોય કલ્યાણ સ્વરૂપ પેહલા વખત પણ એ શિર તરીકે ઓળખાય રાત વાત માં આકરા થઈ જાય પછી કિહડ કોઈ લિહડ દોર્યો એવું પાણી માં લીવાડો ને એટલી વાર પછી કશી થાય એવું ઓળખાય કે જરા આકરા થઈ જાય વાત વાત આમ હોય